બાર ઓગણીસો પંચોતેર દાદા દર્શન લે લે લે ડર ડર ડિસ્ટ્રીબ્યુટ કે આમ જ કર નાડે કોક થાય દે ખરી ને હા કે બઈ ભાઈ એકો બીજી રાત મે રેપોર્ટ કરાવે ત્યારે મે સાંભળું હે રેપોર્ટ છે ને ત્યાં કેવરી ચલાવતી હોય મે યુદ્ધ સાંભળું મે ત્યારે પૂરી થઈ જાય ચાલ બોલો તમે બધામ એને પસંદ કર્યો કે સુધાર થી જવાબ શું મળે આપડા મનુષ્ય હા આપડે બધું બતાવ્યું મનુષ્યો માં ભાઈ છે જ ને એના જેવા ગુણ હોય એવો ગુણ વાળો હોય ને તમે સિંગ ને બરોબર છે ને ખુટ્યા છે ભગવાન માળી શંકર ના થાય ભગવાન માવી એ તો બેદરકારી કહેવાય ને એ તો બેદરકારી કહેવાય ને બેકારી કેવાય માણસે એટલે ધરવા જેવું હોય તો નાડ હમ તો એ તો એની મૂર્ખાય બરોબર ના દીઠ માં પોલીસ વાળો પકડે નઈ બરોબર પકડે સજી નઈ શું કયું એટલે પોલીસ વાળા ને કઈ ધરા પડે ત્યાર પછી ના થાય છે આપડા સંસારી આપડે પણ એમ કે કોઈ માણસ મગર વિચારનું વર્તન કરે તો એ દુર્ગુણ છે વસવું છે એ પ્રમાણે ન વસે તો એનો અન છે દોષ ખાસ બરોબર હવે નિડરતા જે છે એ થોડો જળ જણ એવા એવા પ્રસંગો હોય કે માણસ બીજા માણસો ધરે કામ કરે ત્યારે એની એટલે આ વિષયોમાં જે ખૂબે છે એમાં તો એની હિંમત નથી કામ કરતી હિંમત નથી કામ કરતી હા એ તો એની અશક્તિ એને લઈ જયારે નથી મને આ ગાઈરાનમાંથી એવ બે કામ પણ ના એ બે બે માં પરના મેટા કરે છે તો આવું થોડું જોજોનો શબ્દ એટલે આપણે ખેતરમાં લાગે કે દેદારો એ છે એટલે દીવાનો દેખાય એવું નથી પણ એકાઈ દીદારો એટલે ઈસાથી એકરાથી એકાંત કે મિત્તયો તે બધા સંઘાઈને નથી ના એ એક એક રાતથી થાક એનાથી આગળ આમ ત્યાગી હોય ભગવાન ત્યાગ કરું બાજુ નામ આવે એનું અનુ નામ નો પરિણામ હા સારી વાત છે ત્યાં રાધી સંબર તેનું નામ બદામ આપણે મૂકી આપીએ એના પેટમાં આવે रात में दोस्त था जो मैं जोड़ा था वो गिरता हुआ था देखो अब एक दूसरा भी है और दूसरा नहीं है मेरा मतलब ये लोग ना गिरते ना ना ना भाई इतना बड़ा इतना बड़ा सारी हरा हो गया तो आई लाड़ बड़ा है ना भी थे मामा से बुलवाना थे मामा बुलवाने के पूरा गाना का है वो लोग बात हुआ करता था और कुछ नहीं बात हो रहा है અલાવ ગોરાને તો એલે તો એલે રાયકે કોંડા બોલશે ના હું આમું કાસે એને ઉજે જે તમારે લોકોના તો બહેના જનતા કને કીધું કે કા માર બોલાય નહીં કે બોલન દરવાજે ના માર ખડે છે આ બધી કરે લોગો આનું મરોણ કરી શકત કે જો જો તો બોલતા સાડી ઓંદા સાડી લેતરીયા પણ ન હોય કેમ રે આ કકરા બોલનથી એનું એમ જરા કર્મ ભયંતર ગોંધે અને પોઈઝન થઈ જાય છે કારણ કે એનું સીલ થયું હોય ઓફિસમાં અને એ ધંધો હોય બરોબર ધર્મી વાત ની માસાહારી વૃત્તિ કે અને ધર્મ ની આમ ધર્મ બધા ધર્મ જૈન ધર્મ પાછળ વૃત્તિ છે વસ્તુ કેવી છે મસાહારી પડાય છે તે દેવાને કુટેવા પર ને પ્રકૃતિના ઘોળ છે બાંધ પર જીવની ભ્રમણાના જુનો છે ભ્રમણાનો વેપાર તો નફો છે કે ખોટ છે ભ્રમણાનો વેપાર નફો ખોટ થઈ છે આજ એમ ગંગન જે હોય એમાં એ કીધું ખાકેલા પણ હે આતે મે નફો નખો બેઠાઈતી આ સાઈટમાં નહી ગયો ઓ કોડીમાં કોડીમાં ઈકરા ઉતઈ જાય રેલા મંડ છે હે ભ્રમણાનો વેપારનો નફો ખાશે તો અઠવા પડે જય શશ્રી રામીરામ સપનું આવે ને હા ત્યારે એ કે હું બઉ તરસ્યો છું હા અને પાણી માથી મારું પડી હોય હા એ વેપારમાં એ રડવા કારણ તરસ એનાથી સહન થાય થાય છે અને આંખો માંથી આસું નહીં એટલે એવી ખોટ થાય છે અને કોઈને એમ થાય કે બહુ એમ કે રૂપિયા બહુ જોઈતા હતા તો ઝઘડો દેખાયો અને જેટલું આવે એટલું લેવા માંડી આ પ્રમાણે એને થાય આ પ્રમાણે દુકાનમાં મારી મારી ગયા છે નવ પૂરું આ દુકાન મારી ગેસ મારી મારી ગયા છે એ જુલ છે અને પછી આંખ ઉઘાડે છે તારે પછી દેખાતું નથી ખેલાડી બીજાને નુકસાન કરો એવી રીતનો ખેલાડી પણ એ અર્થ જોતા એ કે બાળક રમતું હોય તમે ખેલ કરવા લાગો નથી પણ એવું એ રસ્તે ઉતરી ગયા જગત કઈ નુકસાન કાર જગત જે કદી નોર્મલી હોય કોઈ શકું જગત મોક્ષ માં જતા નુકસાન નથી જગત નુકસાન નથી તો આપડે આ રસ્તા માંથી જઈએ છીએ ત્યારે બંને બાજુ જુદા જુદા પ્રકારની દુકાનો આવે છે શાકભાજી ની દેખાતી નથી કપડા વાળી દેખાતી નથી પણ દારૂની દુકાન ક્યાં છે જો એ રોકીન થઈ ગયેલો છે નહી તો એ દારૂની દુકાન આવે પછી કોઈ કે શુક્રવાર દારૂની દુકાન દૂખી છે આપણે આ ત્રણ છે ને લખડીયા માંથી તમારે જોઈતું હોય એ સમય હા તમે દોષ બીજા નું કાઢો છો જગત ના પોતાનો દોષ જોતા પોતાનું પડતા પોતાના દોષ બધા દેખાતા અનંત દેખાશે એવું થાય છે કે આ દોષ જો બીજું કોઈ વ્યક્તિમાં દેખાય તો આપણે બીજા ના હોય તો આપડી વૃત્તિ દયા વૃત્તિ કે આવો દોષ છે અને આપણામાં નથી એટલું સારું છે આવું એને એને થાય સારું નેતા મર્યાદા પાણી છે તો વાસના ડિસ્ચાર્જ થવા આવી છે તેમાં બીજી નવી વાત કરે એ ગાડી જગ્યા છે શું મજાની હોય થાય મર્યાદા તો ઊભી કરનાર જ ગો કેવાય નવી ઉભી કરનાર હોય એને એને નથી કરતી હોય કે બેર ગામ યશી ને પલાંગ કે બેલગામ વગર હા બે લગામ બહિર્ બહિ બહિર્ બહિર્ આ મહાદવી નું મંદિર સંપૂર્ણ છે માથાના માયા ના પુત્ર માં માન તું ભયું કર નાની પુરુષ પૂરેક ની અંદર પછી જયારે જરૂર હોય તો મુસલમાન આવે છે બહાર નીકળી વાતચીત કરી દે આપડી પેલા પેલા ભીખાભી પદાર હતા ભંડારી પુરાના એકાઉન ભંડારી નહી એમ કર્યું નહી આ ભંડારી એટલે ત્યાં કરે પોતે વિતરાગ થોડું શાંત છે આત્મા નો પ્રકાશ છે શું છે આત્મા નું અને તે બુદ્ધિ પર પ્રકાશિત છે અને આત્મા સપર પ્રકાશિત છે શું છે એનો બળ પ્રકાર છે બુદ્ધિ ઠીક હોય મોક્ષ કોઈ થઈ શકે એટલે જ્ઞાની અભુદ હોય નહી આ જ્ઞાની બુદ્ધિ પાસે બધા બેવાથી સમય બુદ્ધિ ઉત્પન્ન થાય એ નવી બુદ્ધિ ઉત્પન્ન થાય સમ્યક બુદ્ધિ એ મોક્ષ છે એના સત્યમાં બેસાથી સમ્યક બુદ્ધિ ઉત્પન્ન થાય છે સમ્યક બુદ્ધિ સમ્યક બાકી આ જગત માં જે ઊંચિતા વખતે જાય બધા ઇન્દ્રિય વિષય હોય છે આખું વિષયમાં જ પડેલું છે પાંચ વિષયો અને આપડા અહીંયા આગળ કસાયો માં પડ્યા છે છે આવી વિષય ભોગવવા પડે છે કસાય ના લીધા દુઃખ ભોગવા પડશે કઠાય ના વેલા છે હિન્દુસ્તાન લોકો એ વિષય માં પડેલા ઘેર ઘણું હોય પણ નિરો શે નહીં લોહાણો માર્યો એટલે લોક કસાય છે લોક ના કટાય થી ઘેર અને પોઈન્ટ તો વિષયો ભોગવવા માટે આવે છે અને વિષયોમાં જ રહેશે તેના નિમાડામાં પકાય તાર પછી પાકું થાય આ નિમાડા પકાય રહ્યું છે બધા મોટલા અને પરિવાર નિમાડો થયા અમે શું કે આ નિમાડો અમને સુત્રો આપ્યો એમને ડેવલપમેન્ટ છે ને ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ થતો થતો અહીંયા એવું છે ને ખરા ખરા સુધી આપણે કહીએ વાત કરી ઓળખાણ કરવા માટે આપણે ઓળખાણ એનાથી પડે આપણને એમના એમના એમના બધા ઓળખાય બધા આ તો એવું છે ને કે સરખામણીમાંથી આ બધા અનુમાનો કાઢેલા છે આ બધા અનુમાનો મેઘાલની સરખામણીની અને મગનની ડેવલપમેન્ટ છે એ બરાબર છે પણ આ દાહિતનું જે છે એ પણ બરોબર સાયન્સિગી નથી સાચી નથી સાયન્સિગીટ કે ઘણી આપણે એવું જોઈએ છીએ એમનું એમ કહેવું છે કે મોટા પ્રાણીઓનું જે મગન હોય છે એ બહુ મોટું હોય છે એમ કરતાં કરતા જેમ પ્રાણી બુદ્ધિમાન થાય છે તેમ એનું નાનું જ હોવું જાય પણ એવા પણ કેટલા દાખલાઓ છે કે જ્યાં મગજ મોટું છે અને બુદ્ધિ છે અને મગજ નાનું છે એમ્પિરિકલ એવિડન્સી જેને આમ સામાન્ય એમ લાગે કે આ મોટા પ્રાણીઓ જે છે એનું મગજ મોટું છે તેથી કરીને એનામાં બુદ્ધિ ઓછી છે અને એથી જેમ જેમ વિકાસ થાય છે એમ પ્રાણીઓનું આમ કે જીવન અને એની બુદ્ધિ બચી જાય એક જણાવ એમ કહ્યું કે માણસ પ્રાણી જેવો હતો અને પ્રાણીને કેવું પૂછલું છે એવું જ માણસને હતું પણ ધીમે ધીમે એને ઉપયોગમાં ના આવી એ તેવું ઘસાઈ ગયું આવો પણ મત છે પાશ્ચાત્ય દેતુવાળાને એ બધું એ મત એ બધે એમને આ બધા સંકલ્પિકલ્પ આ તો નિયમ છે કે માણસને એમાં આવે એટલે માણસ ને માટે ફીટ થયો એટલે માણસ નો આકાર બને પૂછ્યું અને જો પાછળ જય શક્તિનાથ એટલે ડેવલપ કરા પણ એમને સાથે વિષયો બિલકુલ અને આપડી વિષય હોવા નહીં વિષય કામ નથી એમને સંતોષવા માટે પ્રયત્ન છે કે વિષય હાથે નથી પછી આગળ બધા એ બધા વિષય છે એમના ટોમા છે ભણ છે ભાવ છે રોટી છે આપડા કસાયન કસાય મારા ગમે ક્યાંથી લવું ક્યાંથી ભેડું કરવું હવે હવે આજે આવતીકાલ ની વિચાર ના કરશો આજે દો ખરો પામે આ તો બધા ઘંઠાર માલ હતો ના કઠાય નો માલ પછી પાછળ મલે એવી નથી કીર્તિ કીર્તે તો યશ નામ કરવું છે શું છે યશ નામ કરોલ માણસ ને યશ નામ કરવું હોય બરોબર અભ્યાસ મલેખડ રખડ કરે રોજાની બેઠ અને અભ્યાસ પછી હું બઉ કામ કરું છું દાનક ફરી પેલા ઉગાડવું પડ્યું કોણ ઉગાડવું પડે મે ભગવાન કઈ થતા છે ભગવાન પોતે પોતાનું સ્વરૂપ જારકાશું વળો છો તમે પોતે પોતાને ઓળખતા નથી ચંદ્રકાંત એમને પૂછ્યું કે દાદા હું તો એમ જાણતો સુપાત્ર કેતો હું સુપાત્ર છું પણ થોડો ઘણો કુપાત્ર છું એ કુપાત્ર તો જતી રેતી આવે કે મળે ને હું મને કાદા થોડી ઘણી સુપાત્ર છે કે આ તમારા જ્ઞાનથી મારું જતું રહેશે બધું શું થોડો ઘણો સુપાત્ર શું સુપાત્ર આખા હિન્દુસ્તાનમાં સુપાત્ર માણાસ નથી શું કહ્યું સુપાત્ર શું કરવા સુપાત્ર તો કઈ પ્રતિકમાં હતા કાંઈ સુપાત્ર લાવ્યા આ તો આ તો નાખી માલ છે ઘટનનો માલ છે શું છે સુભાત્ર નથી કહ્યું સુપાત્ર નહીં હું સુભાત્ર સુપાત્ર કુપાત્ર સુભાત્ર એનું નામ કહેવાય કે બહાર કોઈ જોડે વળવાય કોઈને દુઃખ ના આપે બહાર કોઈને ત્રાસ આપે નહીં અને ઘરમાં પોતે ત્રાસ કોઈને આપે અથવા પોતે સહન કરી રહ્યો કોઈ નઈ કુતરા નઈ ના આપે ત્રાસ આપે ઘરમાં બિલાડી ને બહાર આવે ને બરોબર અને અપાત્ર માંથી અત્યારે ખરાબ થઈ ગયું માલ આખો ભગવાને શું કહ્યું તું માલિર ભગવાન ગયા નઈ ત્યારે કેતા રંગ જડાય પછી માં માલ કે અને આખો બધો મનુષ્યો બધા ઘરમાં ઘરમાં ત્રાસ આપે અને પોતાની જાતને ત્રાસ આપે શું હા એમાં માણસો હોય છે બધા કરે ને માપુ પછાડે એ કરાવવા બધું અહીંયા આગળ એને તાગો કહેવામાં આવે શું કેવા તાગોળ હિન્દુસ્તાન માં આવે દેશ માં આવે પછાડે માપી એનાથી એને કોઈ કાર્ય ની સિદ્ધિ કરવી છે સિદ્ધિ કરવી છે ત્રાવણ કરવી ને ત્રાવણ કરી અને દહેરાય શું કહ્યું આવે છે ને લાંબા ફાળ વાળા ત્રા ગણ કરે જાત જાત નો ત્રા ગણ કરે અમાન ઉભા નુભા સર્ગા ક્યારે ઘર માં તો સારું છે કરવા ને સંભાળે ફાઈ નો નિકાલ કરવાનો અને એના માટે જ્ઞાન વર્તે સંભાળે નિકાલ કરવાનો એના માટે જ્ઞાન વર્તે અપેક્ષાની સાથે સંબંધ જ નથી અપેક્ષા જો હોય તો વસ્તુ બી માં પરિવર્તન આવે આપણે તો એક વસ્તુ વર્ગેલા જ પડ્યા છે હવે એમાંથી છૂટ વાગ્યું છે હું તો એવા વર્ગેલા છે એ નથી કરવું એટલે બધો રસ્તો સમજી સમજી હા એ તો બંધ કમાડવું પછી અમે ખતમ ખતમ ગયા તો ગયા આપણે આપણે આવતા ભાઈ પણ આવતા ભાવી રાતે રાતે ભાઈ મેચાર ડૉક્ટર લેડું હોય મને ગાડીમાં વિચાર્યું કે ડોક્ટર નું લેણું હોય અને લેડું ચૂક્યા જ પડી જશે મળી જાય છે ઘણી કેવું મળી જાય છે હા પણ રોકડા અભિયાન ના પછી રોકડા અભિયાન રોકડાભિયન ના પછી હા એ ભોગવટો છે ભોગવતો આ ભોગવતો ના નિમિત્તે આપણે અરે ભાઈ જરાક થોડી પૈસા મુશ્કેલી તો આયા વધારે મહાદુખે કરીને સમતા રે એવો કારણ એટલે નબ્વાણું જ રે વિષમતા રે એમાં થોડી ક્ષમતા રાખી વિષમતા એમાં થોડીક ક્ષમતા રહી જાય તો એક આશ્ચર્ય છો એ આશ્ચર્ય છે અને તેનો આનંદ આપડે ચોખ્ખો દે મારે પડે આપડે આપડે ફાઇલ નો નિકાલ કર્યો છે એનો આનંદ આપણને આનંદ અને દાદા થોડીક ક્ષમતા જો રહી ગઈ હોય ને તો અત્યારના જમાનામાં એનો પ્રતિધ્વનિ એવો છે અત્યારના જમાનામાં પ્રતિધ્વની એવો છે કે આ ક્ષમતા રહી છે ને તો આની ભીતરમાં કંઈક આગ હરતી હશે આની ભીતરમાં કઈક ભેદ હશે અત્યારની ક્ષમતા એટલે માણસની ધીર છે આજે ક્ષમતા દેખાય એટલે આનંદ આનંદ અને આનંદ વર્તે છે પણ ઉડો વધવાનું કારણ શું કહે તો અત્યારે સામાન્ય રીતે બધા માણસો ને ક્ષમતા વધે ને આ ભેદ બહુ મોત પરિય છે આના સિવાય ક્ષમતા કહેવાતી આના સિવાય ક્ષમતા નથી કહેવાતી આના સિવાય ક્ષમતા નથી કહેવાતી હોય પાછા નફત ને બઉ દુખ આવે ને નફત થઈ જાય શું થઇ જાય કે ભૂખ વગર હેરાય ને શું છે આત્મા નીકળી ગયો શંકરલાલ તો પછી ગયા બરાબર પછી ઉપર એટલે બધા જંગલ હાથ આપણે કે જંગલ નથી ગઈ કોઈ પણ કોઈ પણ દેહ થોડ્યો પછી એનું ઓલું બધું બાર કરે પણ પછી એનું પૂછ્યું છે કે દેહ થોડો હાથમાં અને દેશી પછી દેહ છૂટી અને એમ સીધો ચાલે છે એટલે એના માટે દેહ ને એવું તમારે કહેવાનું કે બારમું તેરમું કરે છે ને બધા બાર તેર દાણા સુધી કઈ કે જ રહેતા હશે એ બધું છે આ મનુષ્યનો સ્વભાવ કેવો છે કંઈ પણ વેરો ગાલે તો વેરો ભરે અને વેરો ના હોય ભરે નહીં કે આપણા સંત પુરુષ આગળના લોકોએ વેરો ગાલી દીધેલો છોકરાને કે એની પાસે હરા આમ કરે એટલે બધા સારા સારા કર્મ એમ્પાયર બંધાવડા હોય ખરાબ હોય ને આ વેરો ગાલે જો સારા કર્મ કરે નહીં તો પેલા બહેને કશું પહોંચે નહીં એનું કશું વાતમાં માલે નથી એ તો અહીંથી અહીંયા એક તો અહીંથી છૂટ્યો ના હોય અને વડોદરામાં જન્મવાનો હોય જન્મવાનો તો વડોદરાના ત્રણ ત્રણ યોને પ્રવેશ કરેલો હોય પ્યાર પ્રવેશ હોય અહીંથી દેમ સુ ના હોય એટલો એટલો થઈ શકે છે યોધી પ્રવેશ થતા તેમાં સંજોગો કેવા મળે બાપ વીર્ય માનું રાજ બે ભેગા થઈ અને પાણી ટપક ટપક રેડીએ પાણી નીચે ના પડે એ તો એનો ગોળા થઈ જાય ને ગોળા બધો ગોળામાંથી પેલી વરા નીકળી જાય છે અને આ માતાનું રજ વીર્ય જે પડે છે બધું ખોરાક ખાઈ જાય છે આખું તિંડ બંધાય છે તરત જ એનો પિંડ બંધાય છે અને પછી શરૂ છે પેલું ભેગું થવાનું હોય તો એથી ખસે નહીં તો ખસે નહી એથી દેહ છોડે ક્યારે એની રમી તૈયારી પછી ત્યાં થઈ ગઈ હોય આ જગ્યા ખાલી કરે વાંચેલા એટલે એટલે એમ થાય ને કે હવે તમારી પાસે એનો તરત પાછો એટલે મારે જોડે માથા ફોડ કરી આ બધી જે એની પાસે ક્રિયાઓ કરવામાં આવે છે અને પછી સમસરી અંદરે સાધની ક્રિયાઓ કરવામાં આવે છે એ બધું આપણા પંડિતોએ શોધન કરેલું કે આ લોકો વેરા વગરનો વેરો ભરેવા નથી વેરો નાખ્યા વગર ત્યાં લોકો પર ટેક્સ નાખો વેરો નાખ્યા વગર વેરો ભરેવા નથી એટલે વેરો નાખી દીધો તમારા બાપને પદ છે એ વેરો નાખી દીધો ત્યાં લોકો કરે છે એ કરે પછી એનો છોકરો પછી એની પાછળ કરે એટલે આવું કોઈ સારી શુભ ક્રિયાઓ કરે એ હેતુથી આ બધું લગારે સમજભાઈ ને બાકી જે પોતે કરી ગયો ને એટલું જ પોતાનું બાકી કોઈ કોઈ કરે અને આપણે પણ એ કશું ભલે નહીં એક છે કે તમારા માટે હું ભાવનાપૂર્વક કોઈ ક્રિયા કરું તો એનું ફળ ભલે તમે પણ આવી બધી આ ક્રિયાઓ છે ને પાછળ શેરમા બાનો ને એ તો પોતાને પોતાના શુભ ભાવ કરવા માટે જ છે આપણા પંડિતોએ ગોઠવણી કરેલી છે અને શ્રાદ્ધ છે જે ભાદ્રાવ નાખ્યું છે ને શ્રાદ્ધ એ શ્રદ્ધાથી સાયન્ટિફિક છે તે આપણું આયુર્વેદના આધારે કરેલું છે કારણ કે પહેલાં આ દેશમાં વરસાદ પુષ્કરને બધું બહુ તેનારિયા મચ્છરને બધું મેલેરિયા તાવમાં જ વખત જતો હતો ને ભાદરો બેઠો કે ઘેર ઘેર થાકતા તોફાન તોફાન તોફાન એમાંથી જીવી શકતા નતા લોકો શું એમાંથી ઘણું ભરવા આવ્યું હતું ભાદરવા મહિનામાં એટલે ભાદ્રવા મહિનામાં આ લોકોએ શું કર્યું કે આ પિત્તણો તાવ આવે છે એના માટે રોકવાના માટે સાધન ખરી કર્યું કે ભાઈ આ પૂનમથી મળીને અમાર સુધીના સોળ દિવસ શ્રાદ્ધમાં રાખો એટલે શ્રાદ્ધમાં શું કરવાનું કારણ કે દૂધપા ખીર દૂધની ગરીબ વસ્તુ ખાવ કે તેનાથી આપણને પેલો કીતનો તાવ હલકો પડી જાય અને પછી એવું કર્યું બધાને ઘૂટુંબાવે ખવડાવો તો હમ વગેરે ખવડાવો ને પંદરે દસ કાલે એટલે એમ કરતાં કરતા બચી જાય એટલે પછી ત્યાર બચી ગયો ત્યાર પછી આપણે નોર્તમા કહીએ છીએ ને કે ત્યાર પછી આપણે નોર્તાના નવરાત્રિના નવરાત્રિ કહે છે ને સમજે ને એ ત્યાંથી નવેસરથી જીવન મળ્યા જેવું એને ત્યાર પછી આપણા આનંદમાં આવી ગઈ ત્યાર પછી દિવાળી દિવાળી બાકી મોટા મોટો ભદ્ર મહિનો એટલા માટે સાયન્ટિફિક એવું કર્યું છે અને ચુમા થાય છે આથે નાખ્યું છે ને એક અગિયાર જ્ઞાની પુરુષ ના શીખવાડે ને અગિયાર કરે ને અનંત અગિયાર પાંચ કર્મેન્દ્રિયો આહાર લઈવાનો પન ને આહાર નિહાળવાનો શીરો બનાવો ને પકોડી બનાવો ને શું બધું એવું શોધી કાઢ્યું છે ને કામ કાઢી નાખે પણ આ તો લોકો